સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શહેરનું સેવન ભંડાર કોઠાર રૂપિયા અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાનું સેવન એક વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લઈએ છે જેમ આરૂણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતાં ખોળતા ત્યાં ગયા તેમ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે પૃથ્વીનું ટીપણું મારીને લઈ ગયો માટે એમાં માલ ન માનો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બે પ્રકારનું સુખ છે તે એક તો જ્ઞાને કરીને સુખ્યા ને એક તો ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને સુખ્યા છે ને સાંખને યોગ એ બે માંથી એક હોય તો સુખી થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાડવા જમવા ને પતરાવળું જે દેહ તે નાખી દેવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ખરેખરી ભગવાનની ઉપાસ થઈ હોય તેને કોક નર્કના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે કેમ જે જુઓ આ દેહ છે તે પણ નર્કનો કુંડ છે તો પણ જીવ તેમાં ચોંટ્યો છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સો કરોડ રૂપિયા હોય ને એક ડોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જ્ઞાન તો નિવૃત્તિમાં થાય પણ આખો દિવસ નવરું રહેવાય નહીં તે સારું પ્રવૃત્તિમાં જોડીએ છે નિકર દેહાભિમાની થઈ જવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાસના વાળો જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે લિમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે